ભગવાન છે માનીયે છીએ શું ધંધો હતોટર પાર્ક વોટર પાર્ક પાર્ક વોટર પાર્ક ભગવાન લેવા આવે છે નફો લીધા રાખો છો નફો તો લઈએ ને ભગવાન ભગવાન પાસે નફો લેતો નફો ભગવાન પાસેથી ભગવાન નફો લે છે ભગવાન મારા હિસાબે ના એમના હિસાંગાવો ગેર એટલે પીઓ તેઓ દરેક સરકાર ની સરદારી પીવારું હોય કેમ ધાર સારું હોય ને કઈ સરકારી ખાય છે સાથે કઈ સરકારી સૂજાય છે હવે ઉઠાઈ ને ઉઠાય શું કેવાય કલાક નાક થાય તો શું કરે એના કરતા હું ઊંઘે ના જોઉં કઈ કરતા બધી અંધશ્રદ્ધા જગત કર્યું છે ભાવો ભાવિ જ્ઞાન આધારે ખાય છે ચાબા પીધેલી મોટી વટલો માં હા ચાબ ગયો ને સારી વટલોતા જવું નહીં તો જતો ને કે પકડી ગયો પકડી ગયો મે <laughs> <laughs> <laughs> <hah> <hah> <laughs> શ્રદ્ધા મા નહીં ગપુ મારું નથી તો જ્ઞાની જતા એ બધું હોય ને જોડે કઈ તપાસ તપાસ રહ્યું નહીં પણ અમારી માં બીજી શ્રદ્ધા હોય જે આવે છે હિસાબ જ માનીએ હિસાબ ના આવ્યો હિસાબ મૂકે છે ક્યાં થાય આપડા હિસાબ જ ખારી આવે છે જયારે હોય આપડા હિસાબ માં તો ત્યારે આવે ના તમાડી નું શું છે તમને સમાસ હિસાબ જ આવે હિસાબ આવે હિસાબ માકે એન્જિનિયર દામગર આપું કે ગરમ થા હા એ મગર માં ગેમરાજી આખી ફરાગર જે ગેમરાજી રાખે ગેમરાજી ગેમરાજી ગેમરાજી અને પછી આખી દુનિયા ભરી આવું ગેમરાજી લાગી થયા કરેલું છું જે ગયા છે ગમંડ રાખે છે અભિમાન કરે છે માની છે અભિમાની છે અને <laughs> <laughs> <laughs> <laughs> ઓલિયા જોશી હતા લેખક હતા જે શારદામાં લખતા દેખાય ની આશક્તિ હંમેશા સંપૂર્ણ આશક્તિ માં રહેલા માં આશક્તિ દેખાય નહી આશક્તિ હોય સરહ ભાવ કરે કઈ રીતે ધ્યાન કરું હવે જે જ્ઞાન વર્તન માં આવે નહિ એ અજ્ઞાન આ વર્તનમાં મધ્ય કાલ માં ચાર બાળમાં ચાર બાદ ચાર બાબ માર્ગી કેવાય અચ્છા વિષયો સાથે મોક્ષ જવાની પેટી કરતા રહ્યા સરય જોખમ છે જાણતા નથી પોતાની સ્ત્રી વિષય બીજા કોઈ પણ હોય તો પોતાની સ્ત્રી સાથે જોખમ નથી કોઈ પણ કે જૈન પણ વિચાર કર્યો જોખમ છે એ વિતરણ ની વિરોધ ચાલીએ છે અને આપડે જૈન થઈને જો વિચાર दीपा गंगा मार्ग तो क्या मार्गे चाली पेलु मार्गे संसार रही प्रक्रिया मदली सकते जवा एक प्रक्रिया मैंने के संसार म रही भोगक्ति द्वारा परिपूर्ण हम एनो मुख्य उद्देश्य तब वसना आपने ते वसना अग्नि मानी અગ્નિ માં ભોગ જ નથી કોઝ થી કો આ સંજોગો આ સંજોગો કેમ ભેગા થાય છે ના ચાલે ના ગમતું હોય તો ના ચાલે એવું તમને ઇફેક્ટ છે જન્મથી મહાત્મા ધર્મથી તે મરણ સુધી ની ઇફેક્ટ છે અને ઇફેક્ટિવ તમને શું લાગે બે ની ભેદરેખા ભેદરેખા હોય હવે અત્યારે સુધી તમે એક પણ છે તમે જાણતા નથી અને જે પૂછાશો ઇફેક્ટ છે ભ્રાંતિ કે સંજોગો <Sanfly> તમને <Sanfly> <Sanfly> રજનીશ નો એમ માને છે કે મારો પૂર્વ જન્મ આજથી સાતસો વર્ષ પેલા જ થયેલો એ સાતસો વર્ષ પેલા જે કઈ સાધના ક્રિયા કરેલી એના સંચિત કર્મ રૂપે આયો સાહેબ પછી એમને કયું નથી એમને સ્પષ્ટતા કરી નથી આપડે આશી વાત ભાર જ નથી એમાં પૂરું શું થયું આ તો પાણી પર કંટ્રોલ બહાર જવાનું આ અમુક પ્રકારના દર્દીઓ માટે છે અને એ અમુક પ્રકાર છે ઓગણ ચાલીસ પછી ઓગણીસો ઓગણચાલી પછી એક રોગ એવો ઉભો થયો કે તેને આ દવાખાના ખાસ જરૂર છે નહી તો મગજ વિકૃત થઈ જાય શું થયું મગજ વિકૃત થઈ જ તેને આ દવાખાનારી મગજ ને એને ઠેકાણ રાખ્યું શું સ્થિતિ સ્થાપક રાખ્યું ભયંકર રોગ વિચિત્ર માણસ થઈ જાય તેના માટે આ જગ્યા મનોદશા બી કોઈ સારી માનસિક વિકૃતિ ઓગણચાળી પછી આ રોગ થયો છે અને તેના જે ગયેલા વિકૃત થયેલા હતા જોયા પાછા ભરેલા જોયા કોશિશ થઈ નથી તો એમ જ કે છે કે કઈ છોડવું જ નથી કઈ છોડવું હું કઈ કઈ છે આબુ કરે કપડા માં જુદો છે એ છોડવાનું પણ પ્રક્રિયા છે એમ કે છે કે સંપૂર્ણ રીતે ભોગવટા દ્વારા ભોગવટા દ્વારા કોઈ પણ વસ્તુ એની મેળે ખરી પડે આપી જાય શન મારી નાઇઝન થઈ જાય રસ્તો છે આ રસ્તો ખોટો નથી પણ એનો આ મોકલો નથી મારી શહેર કરે તો જયારે શાંતિ રહે માતા બંધ થઈ જાય બધા પણ આ તો આપઘાતી માર્ગ છે કેવો છે કારણ કે કોના આધારે ફરતી જાણતો નથી એ પોતે કોના આધારે ફરતી પોતે જાણતો નથી હું ભંકર ફરું પડ છું પણ હું કોના આધારે ફરું છું એટલે આવું નથી અમારે દજની જોડે ઝઘડો અમાર છે વાત કરવી પડે અને તે બાજુ હું નથી બોલતો હું બોલતો નથી આપડે ક્યાંય ગઠીશું ગંદામાં લઈ ગયા લઈ જઈ શકો ગઈરા બધા ને એવું ખાસ લાદ જોયું નથી બોલાય છે ને કેવાય છે हूँ लाइ गो बीजा लोग लाई गा हाँ गेला नहीं बार बार जाते क्यों रस्त बताए क्या रस्ते जाए एक सहज भावे जवाब सुगम रो बता है दारू पीछे तो भले दारू पियो तेज कई कृत्य करो भले करो साक्षी भाव साक्षी भावे करो દરેકેશને વિગત કઈ જીવન બદલી શકશે તો આ તો મને મળ્યા એટલા જીવન આચાર બદલ્યું બીજા કેટલા જીવન બદલ્યું છે રસ્તો હા પ્રશ્ન પૂછે કે હું આજે જે બોલું છું નથી આવતીકાલે બોલે એના પછી ના દિવસે નહી હોય એટલે ક્ષણે ક્ષણે મારા વિચારો અને હું ફરતો રહું છું નથી એ પોતે કોણ છે બહાર જ છે એટલે એ કે છે જે ક્ષણે જે પડે મને જે કઈ લાગે એ સાચું જે કઈ લાગે એ હું તમને કઉ છું મને જે આ પડે એમ લાગુ દાદા એ પરમ તસસ્વી પરમ જ્ઞાની પુરુષ છે મનેશનધારા વિચારધારા છે અભિપ્રાય બદલે સત્ય ને કાયમ એ નીચય સત્ય માણે છે એ પોતાને પોતે કોણ છે જાણતો નથી આથી બધું ગૌરવ જ્ઞાન ચાશે આ અને એવું તો આ બધા જ રીતે કરે છે મારે ખોટું બોલવાનું નથી કારણ ચર્ચા કરી છે આ તો પૂર્જ હજાર મારે ગયા માં એનું શું કેવાનું હતું કે આજે એક વસ્તુ કરવા માટે આજે હું જે સમજ્યો કાલે મારી બુદ્ધિ થી મને વધારે જ્ઞાન પ્રાપ્ત થવું કે સમજાય છે ત્યારે હું જરૂર છોડીને નવું કહું છું તો એની સાથે એ પણ થઈ શકે એમ કે છે કે મને જે અત્યારે આ સમજાયું ત્યારે હું એ કહું છું અને પછી જયારે મારા વિચારો જે વધારે પરિપક્વ્યા અથવા જેમ ઉડાણ માં ગયો અભિપ્રાય બદલો દર્શનકારો ને કે દર્શનકારો એ જ્ઞાન એનું નામ કેવાયભા થાય પુસ્તક હોય તેના પહેલા પાસે લખ્યું હોય તેના બીજું પેલ્પ કર્યું હોય પહેલી રીતિ ને બી દરેક નીતિ હેલ્પ કરતી કરતી અજામાં પણ હેલ્પ કરે આખા જગત બધા મનુષ્ય પણ હાની બના જશે એટલું કહેજો અને જો રોગ હોય તો તમે એ પ્રકાર નો રોગ હોય તો એ રોગ મટતા સુધી ત્યાં લઈ જાવ જે રોગવો છે તું ગન ચેક કરવું છું તને શું કરું શું કઈ ગાડી કઈ સ્ટેશન ક્યાંથી નીકળી ક્યાં જાય છે ચાર પાંચેલો પ્રશ્ન કે આ બધી આપડી આ પ્રોસેસ છે આથી કે આથી જે સાધના છે જે આ વિચારધારા છે એ આખરે ક્યાં જવાની છે રજનીશ ને એને કહ્યું કે ના હું ક્યાંય લઈ જવાનું નથી તમારે ભે વિતરાક વિચાર પૂરતો છે એટલે વિતરાક માર્ગ ની શરૂઆત છે બાકી વિતરાક માર્ગ માં હોતું જ નથી સમજ્ય વિચાર હોય છે એ વિતરાકર્ગ શરૂઆત છે બિગીનિંગ છે તો સમય વિચારે તમે એક વિચાર પણ મેન્ટલ એક બાવાભાઈ ને હજી એક વસ્તુ સમજાઈ નથી ડોક્ટર બાવાભાઈ ને સંસારમાં આવું એટલે આમ ત્યાં જાય ત્યાં જાય તે સ્ટેશન જવા માટે એના માટે આ રસ્તો જડતો નથી એટલે યા પછી દાદા હજી કોઈ દ્રષ્ટાંત આપીને સમજાવો એમને દ્રષ્ટાંત આપીને સમજાવો હા આભાર દયાનું તમારા આસણ થી હા તમને સંજોગ સમાધિ નું જ્ઞાન કર્યું હોય તો એમાં પછી તમે ઉભા કરો અને જ્યાં આગળ ત્યાંથી આવક જવાનું છે અજ્ઞાન શું નામ આપનું બાંધર હેમંતભાઈ જોવા નથી જોઈ ગયા ભટકવાનું એ ના જાણે પોતે કોણ શું જાણ્યા સિવાય વેપાર માર્યા છો શું કરી શકો વેપાર પોતે પાંચ ગાણ્યા સિવાય નામ પર વેપાર કર્યું છે તમારો કેવો છે તમે જ્યાં નથી ત્યાં તમે આરોપ કર્યો છે હું હેમંતભાઈ છું એટલે હું ડાક છું બીજી વામગલી હું દફરી છું ત્રીજી રામગિલી હું બાયું આ બે પ્રકારની બેઠેલી રાઈટ બી લીધે છે રાઈટ બેહારી છે અમારે હોય અમારે ટાઈમ બધા હોય નઈ એટલે અમે કલાકમાં કરી આપીએ છીએ પણ તમારે બાર મહિના જોઈએ તો બાર ના આપવી પડે તમારે બાર ના અમે ધીમે ધીમે પ્રયોગ કરીએ નહીં તો કલાકમાં અમારે ટાઈમ સંકેત હશે અગા તો પૂર્વ સંચિત કોઈ એવું કર્મ હશે કે આ સ્થળે અહિયાં પાછા ભેગા થયું હા જે પરીક્ષા પરીક્ષા આપી છે આ પ્રક બન્યું સર આવી હોય કોઈ સાધુ મહાત્મા ના સમાગમ માં આવવું એમનો પરિચય થવો એ કોઈ પૂર્વ નું કોઈ ઋણાુબંધ હોય શકે ખરું મારું એમનું ઋણનું બંધ એ ભાવ કર્યો મારે જવું છે અને ભેગા થાય તે પણ પરિપક્વ થાય ભેગા થાય ભાવ પરિપક્વ કાળ થાય એટલે તમને લગભગ પોણા ચાર વાગે મને ભેગા થયા પરિપક્વ હતો તમે બારી ને વાતચીત કરી શકો તો એને આપડે પુણ્ય નો ઉદય કઈ શકીએ કે એને પુણ્ય ઉદય કઈ શકીએ ખરા હા એ સારા સંજોગ થાય અહંકાર રહે દુઃખ ધાથે એ અહંકારી અંદર એટલા પ્રતિકૂળ સંજોગો આવી જતા હોય जिंदगी संघर्ष अजंपो अजंपो ने बेचे का प्रतिकूल संजोगों ने कारण અજંકો રીયે માનસિક બેસે નહીએસંચિત કર્મ સાથે ખરું ને અનુસંધાન તો ખરું અનુસંધાન તેના ડાણાનો નિયત થયો છે. સુનો, ડાણાનો નિયત. આ એક ડાખાના દે ગયા કરી છે અચંધી. તેનાનો નિયત થયો છે. સાદા પણ ગયા નથી. તેઓ સાઓતેલમાં ગયા છે. કોઈ સામાન્ય હોસ્પિટલમાં મુંબઈની એક રજીત કાનજી સ્વામી ત્રીજો ત્રીજું આપનું વાત જ નથી ગાંધી સ્વામી એમ કેતા કે પાપ અને પુણ્ય ના કોઈ એમાં વાત જ નથી પાપ અને પુણ્ય ના એમાં કોઈ વાત જ નથી કે આ તમે કયું પાપ ને પુણ્ય નો ઉદય મારે અમુક વસ્તુ ની જરૂર નહી એવું ડાક્ટર કે પોતે જાણતા હોય એ ડાક્ટર લોકો પર આવું થાય ભ્રાંતિ થાય કરતા હોય એવું આપડે નહીં કરવા સિદ્ધ પુરુષ કે જ્ઞાની પુરુષ જે કરતા હોય એવું નહીં કરવાનું ના પોતે કહ્યું કે આમ કરો ગ્રેડ આયા પછી કરવાનું ગ્રેડ આયા છે એનો ભાન હોય એટલે એમ કઈક છે એમને કઈ દ્રષ્ટિ છે એટલે બીજા ઉપર એમ કઈ રીતે પામ્યા દ્રષ્ટિ તે રીતે શીખવાડે પણ એ રીત એક જન માટે હોય છે બધા માટે નથી હોતી પણ દાખલે મારે દ્રષ્ટિ પામવી હોય તો એનું ક્યુ સાધન અને માધ્યમ હ મારે એ દ્રષ્ટિ પામવી હોય કે મારે આ દ્રષ્ટિ તો એ દ્રષ્ટિ પામવાનું સાધન કે માધ્યમ સાધના કે ક્રિયા કઈ જ્ઞાન પોતે પોતે ડિમાર્કેશન લાઈન જાણતા એને પોતાનું કલ્યાણકારી જ્ઞાન જાણતા એને પોતાનું કલ્યાણકારી જ્ઞાન જાણતા હતા કારણ કે સ્ત્રી ચાલી રહી આત્મા છે એ બધું બોલાય નથી એનો સવાલ નહીં ગણવાનો આપડે ક્યાં થાય જોવાનું એટલે પોતાએ એમના માટે આપડે વાત કરવા જેવી નથી પણ એમને જે ઉદ્દેશ આપ્યો તે લોકો માની બેઠે કે એમને આત્મા સાપ એ બધા બહાર થાય છે બ્રહ્મા છે હું ઓલપાણ ઉપાધિ માં આવી પડ્યો તો એ ઉપાધિ માં બેચન ની વધી પડે ભાગ પશુ છે અજંકો થાય વ્યગ્રતા થાય એનું શું કારણ એવું છે ને રાત્રે હોય અને દિવસે પુસ્તક વાંધ્યું હોય ભૂત આપણને ભૂત વાંચેલું હતું ને એ નવા થયું કોઈ છે જ્યાંથી આવ્યું છે એવું જ્ઞાન આપણને થાય એવું ઘાસ લાગે કે એવું જ્ઞાન થાય ત્યારથી પડે ના થાય પણ એની પ્રતિ થાય આ જે વસ્તુ અને જે કાપો થાય બધાએ જોયે ને એક બે જણા જોયો બધાએ જોયે ને એક બે જણા જોયેલો પછી બધા अगर बार लगे बड़ा थाय गाड़ी आई करता आड़ा थी आड़ा थे तो पे कारण ज्ञान जानी ज्ञान जाये ज्ञान निकली जाए निकली गए जो जाने तेरे गए बीजा बताइया એટલે નવું નહીં તે કહેવાય ગુંગરના રહેશે ઊંઘાણી કુંગાર જ્ઞાન જ્ઞાન સમય કહું જોઈએ કે સમય જ્ઞાન રચન દારિત્ર તપ જોવા નથી ધર્મ જ નથી શું છે ત્યાં ધર્મ જે વસ્તુ છે અને ત્યાં ચિંતા ઉઘરાટ ને અજમકો આવતી ચિંતા આવે ને માનસ શાસ્ત્ર ની દ્રષ્ટિએ જોઈએ તો दबाए जाग्रत मन जयू अजाग्रत मन माटेलू है डबल फोर्स अपने मन में घनी वस्तुओं दबाई जाए दबा दबाए અને જયારે આપણું જાગ્રત મન જયારે જાગ્રત થાય છે એનું શું કારણ બધું અજ્ઞાન તમે પેટ અંદર જાણો નહીં પ્લાનિંગ નથી તમારી પાસે अगर कोई पूछता होता चले रही आनंद सारू थ एक कलाक माण ने कि मुश्किल थी पड़े एवं कलाकार अदम्पो अधंपो सेना આપણે આપડે એ શાંતિ માં આનંદ માં પ્યા એટલે ઘરધણી ત્યાં આગળ શું થાય ધ્યાન ઉપયો શું હાથમાં ફૂટવા ફૂટવા આટલા ફૂટ શું ફૂટ તે આલા ફુટીંપવા નો તો ઝંપો ચાલુ રાખાય શું થાય